गुरुको तालीस एक गुरुवार तारीख सत्तर एक ओनीसो पंचासी प्रथम प्रकरण સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ અને રૂડા સાધુ નો સંગ કરે અને પોતે પોતાને વિચારે કરી ને જે સારો થાય તેને તો પુરુષ પ્રયત્ન કહીએ જેતે સમજવાનું બોલો હતા <laughs> <laughs> <laughs> ને ને પોતાના મુદળ મુતા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે हमें तो प्रश्न उत्तर करो क्यों श्रीजी महाराज प्रत्येक हजारों मन ने विषय शु खबर पड़े तपाई क्यों તપાસ થાય ને કોઈ વખતે નો બેસો બોલો દિનાથ ભટ્ટે પૂછ્યું છે તેનું કારણ શું છે અને ભગવાન ના ભક્ત ને મનના ઘાટ ની નિવૃત્તિ થયા નો ઉપાય શું છે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 આ શા માટે બેઠા જો અત્યારે આ ટાણવું થયું ત્યાં સાધુ આવીને બેસી ગયા આ ગામ માંથી આવીને બેઠા શા માટે બેઠા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 બાર જગત બધું વિક્ષેપ ભગવાન માં વૃત્તિ તમે આપો છો એનો કોણ બીજો આપે હા મને કઈ આપતા નથી અમે એટલે એના જવાબ કે તમે તો આપો ઘણો એની વાત સાચી છે દેતા જયારે તમો ગુણ પ્રધાન સરખી અવસ્થા હોય ન તમે હા ભગવાને ભલે સુખિયા રાખ્યા છોકરાય કમાય પણ આપણા મન ને તો આપડે ઓળખવું જોઈએ કે નઈ ઓળખવું જોઈએ આપડે સાધુ ને તો હોય ને કઈ એમ લક્ષ્મણ હોય નઈ ને કઈ હોય બદુઓ વાતુમાં ભાઈ તમો જાય એટલે આ બધી વાતો દીખાઈ જાય મોટા માણસ મને ઘટ ન થાય તો ઓળખે છે કોણ હે ઘાટ સંકલ્પ તો અખંડ પ્રવાહ ચાલે છે એમાં તમો ગુણ પાછો જો હોય તો એટલે એમાં દેખાય અને અહીંયા આપડે ખીચાયેલા હોય કંઈક ન હોય મનમાં અકળામણ હોય તો કઈ ન યાદ રહે એક ધારું એના સંકલ્પ થતા હોય એના જ કર્યા કરે બીજા પરસે ઘાટ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે જો જેટલા કઈ દૈવી જેવો હશે ને ચાલુ ક્યાંક અડાઉ જાય કાને હમળાઇ જાય તો એના ઘાટ થવા મંડે પણ વળી સંકલ્પ હું ક્યાં ઘાટ કરું છું દબાવવા પ્રયત્ન કરે અથવા મળવાનું મળ્યું ત્યાંથી આગો પાછો ખસી સરવા કરે પણ ઈ સત્વ ગુણ હોય તો થાય રજો ગુણ હોય તો તમે ચોટી જાય પાછું અને તમો ગુણ માં અંધ દં ना ना धर्मो जोई अन ए ने ने एम प्रयत्न करता मा पूते सत्वगुणे क्या मैंने आ घाट थो बराबर व्याजी नहीं बाकी आ बदाय बांधता करता हो કોઈ તો પણ દ નહી અને જયારે રજો ગુણ વર્તે ત્યારે તેનો મનને વિશે દં બેસે છે માતે નથી બે હોય તેને ઓખે જરૂર ઓળખે શીખવાની વાત આવી અને આપણો તો માર્ગ ભગવાન માં જવાનો છે એને બઉ આ દરવાજા રહેવું જોઈએ દરવાજા વાળો દેખે કા કોણ ગયું કોણ આવ્યું ભગવાન ના ધામનો દરવાજો આ ઘાટ મને થયો વ્યાજબી ગેરવાજબી નિરીક્ષણ કરતો હોય નિરીક્ષણ ઘાટ થયો તો એને તરત ટાળવા પ્રયત્ન કરે એ ટાળવાનો ઉપાય જો આપણે આટલા બધા બેઠા છે પણ આપણે ભગવાન નો ખપ છે એ નક્કી અહી ઓલું પડતું મેલી ને અહીંયા આવ્યા ભાઈ પડતું મેલી કોણ અહીંયા આવે હવે જોયા કરવું જોઈએ કે આ માર્ગ આટલું મારે માટે બરાબર આટલું નહીં વાત બી તપાસ કર્યા તો ટળે નહી સારા કુટુંબ માણસ હોય બે જણા બાથરે બીજા ને ગાળી દઈ નો વાત કરતો હોય ખરું ત્યાં સજ્જન માણસ કોક આવી હવે એ તો મૂર્ખ છે મળે તું મૂર્ખ કે યાદ આવી જાય તો એ રોકાઈ જાય રોકાય ઉછાળા ને આ સંત સમાગમ રોકે છે એને એ રોકે છે નહી તો એ તો ચાલ્યા જ કરે ફુવારા છૂટે મોકડી જે ઘડી ઘડી ઘર સુધી પરંપરા ચાલે જ આ માન ને જોનું નથી આવતું સમજે જ રાખશે પણ એ ઘાત તમારી અજ્ઞાન દશામાં તમે ઓળખતા નથી સ્વપ્નમાં જયારે સત્વ ગુણ હોય ત્યારે એ સ્વપ્ન તમને ઓળખાય રજ તમના વેગમાં દેખાતું નથી ત્રણેય ગુણ ધર્મ એ માલીબા ચાલ્યા જ કરે અખંડ ચાલ્યા કરે અત્યારે આપડા મનુષ્ય દેહ જઈ કોઈ સુખી અવસ્થામાં કોઈ ઓલી અવસ્થામાં ગમ્યા જેને જે પ્રસંગ ધંધો રોજગાર હરી ભગત હોય ખેડુ હોય બિચારો એ વચિંદા આવ્યા ને અહીંયા ખપવાળો બેઠો હોય એ તમારી દુકાન ના ઘાટ ખબર જ નથી આ દુકાન કેમ ઘાટ કાઢવા તમને એની ખબર નથી તમને તમારી લાઈન ના હોય એટલા બધા બેઠા એમાં નાની ઉમર ના જોવાની આ હોય એ ઘાટ ઘડતા હશે સ્વામી અમારા લગ્ન ખેતી કરી દે એક જોવા જેવું છો આ મનુષ્ય છે આ એ મનુષ્ય છે એનાથી આટલા છૂટા પડ્યા અને મનમાં મનાણું આ મારો આશ્રમ છે ભગવાન મેં વા એટલે થાય થાય હજુ રોકાઈ ને બેઠું છે એટલે હારું આ જગત બાવા પણ જગ નથી માનતા સાધુ જ કેવાય સાધુ કેવાય બુ હોય તો આખા દિવસ બે ત્રણ ચાર સ્થુલ ઘાટ થાય તેના ઓળખ્યા આવે જો ક્યાં ઓળખ્યા માં આવે સ્થુલ સ્થુલ એ કે તમારા જેવો બુ હોય એને ખબર એ તરતા જાય બિચારા ખૂંચી ગયા હોય એ ટાળ કે દી ઘટ હવે મહેનત કરવી પડે ને ઓ હાલો પોતામાં થાય તો મારા કેવી રીતે રાખવું મનુભાઈ કેમ ઓ કરવા જેવા કેમ શીખો રોકતા પછી રોકાવ જોવા સાંભળવું નવા ચોક માં કોઈક છોકરો જ અમારો ઉભો હોય સાધુ નહી કુતરું નીકળ્યું તો એ છોકરા ને કેવું પડે આ જગ્યા માં કુતરો ન આવે આ જગ્યા છે આમાં કુતરિયાને ન ઘડવા દેવા પડે પણ કુતરિયા તરીકે ઓળખ્યો તો ને પણ કુતરા ને કુતરા તરીકે ન ઓળખતો હોય તો કુતરા જેવા જૂની રીવાજ માં આજ ત્યાગીતા આવે ત્યાં ગુરુ ઉપદેશ દેતા આમ બેસાય આમ નવાય આમ ઘણી વાત આપણે કેટલીક બોલાય કેટલીક નો બોલાય બોલવાનું અને જે ગુણ ને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાન વાર્તા થાય તેને ધારા વિચારા કરે સત્સંગ અને સત્સંગમાં જે ભગવાન વાર્તા થાય તેને તે ધારા વિચારા કરે એટલે શું એનું મનન ની વાત એમ નહી વાત શું કહેવામાં આવે એને પેલી હું એમાં સંમત સંમત એમાં મને આનંદ છે કે વાર્તાની આ રીતે લેવા દેવા નથી જો આખો સત્સંગ અત્યારે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 ગાટ થતા તેને વિચાર આગળ પ્રશ્ન પૂછાયો છતાં કોઈના ધ્યાન માં નહીં હોય સાધુ ને જો આને તો ઠીક સત્સંગમાં આ ઉપાય છે એટલે શ્રીપતિ બોલી ને શું આવ્યું કથા માં ધારી કોઈ પણ વિચાર કરવાનો દરિયોજ કેટ સંકલ્પ મતે કે श्रीजी महाराज आम के घाट संकल्प मटाड़वा नहीं करता खबर सभार खोरा चेलो वो पारी जराक झोलू खाए अथवा गाफल जो द આમ મારી આમરણ માં હું તપેલી જોઈએ કઈ ન હવે પૂછ્યા નથી આવો કોઈ ન હોય આપે તેની નથી વાત કરી દેશ માં નાની ઉમર હોય એટલે હું તો આવે પછી નાબા જવાનું એટલે પેલું નાય નહીપડા હોય ને એટલે જાગવાનું થાય ચકચક થવા મિને આવું જોયું ત્યાં લાદોડા કઢેલા કડેલા પડદો વેટેલા હડે કોઈ મારે એટલે પેટ પડવું પેલું કડ નાખે ભાઈ ને ખાતા ભાવે નઈ એટલે આમા કરી ને કોચવી ને આખી કોથળી કાઢી લે અને આજે મૂકી આવે પછી નિરા દેખાડી ગયો ચકચક થાય જોવા જ્યો હોય મેં કાતો મારે પછી હતા ભાઈ બોલાવના બધું પીડ્યું ખાઈ ગયા લે ચાર પાડીઓ હતી ખાઈ ને ખરીયું પડી હતી શિવ આ ખાઈ મજાનું જાણી જાણી ટાઈડ તડકો સહન કરવામાં આવ્યું છે જાણીને આપડે જાણીને કરીએ કેમ હારી પેટે તો જ ઓઢાઈ નગર ઓઢાઈ લીખ્યું છે કે નઈ જયારે આપડે તો પેલા સગવડ કરી તેને વિશે તો પણ કોઈ રીતે દેહ પડ્યો નહી ત્યારે એવા ઠેકાણે તો પ્રારબ્ધ લેવું અને જેમ સાંધીબી ના થઈ એવી રીતે અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા છે ભગવાન તેની ઈચ્છા કરીને તથા તે ભગવાન ને વરદાને કરીને અથવા અતિ શુદ્ધ ભાવે કરીને પ્રસન્ન થયા છે ભગવાન એકાંતિક સાધુ તેના વરદાને કરીને જે રૂઢિ બુદ્ધિ થાય તેને ભગવાન રાજી થાય અને એના વરદાને કરીને શુદ્ધ બુદ્ધિ થાય અને ભગવાન ના એક હોય એ રાજી થાય તો એના વરદાને કરીને શુદ્ધ બુદ્ધિ થાય એટલા માટે વાંચી ને તર પકડતા શીખવું છે હું કેમ બેઠા સાંભળવા છું સાંભળવા પકડવા સાંભળવા હવે બરાબર બોલ્યા પકડે તો રાખવું પડે પ્રસન્ન થયા ભગવાન તેની ઈચ્છા એ કરીને તથા તે ભગવાન ને વરદાને કરીને અને રૂડા સાધુ નો સંઘ કરે રૂડા ઓળખતા રૂડા નો વગર રોડા લુડું સાધુ પછી મહેનત મટી ગઈ ને પછી આ કઈ મહેનત મટી ગયો કોલસા લેવા જાય જોવે હાથ કાળો થાય ભલે થાય અને આટકાટ ના હાવ ઓછા હેવા જાય તો મળે સાધુ સંત જોઈએ એનું જ્ઞાન નહિ કોલસાતા પેલા બાટલા થઈ ગયા ગીના નતું હોય એટલા સના બાવના લેવા ગયા ભા એવું વજુભાઈ ગયા બાવના લેજો બાવના ખેર ના લાવજો એમ મળે મેં કા એટલું જ્ઞાન નથી આપણને જો તમે એનું શક કહ્યું એનું કોઈ એમાં એમાં છે જો ભગવાન ને ઓળખો નહી સાધુ ને ઓળખો નહી કલ્યાણ ના સાધન ને ઓળખો નહીં તો કલ્યાણ થાય કેવી રીતે ઓળખાણ કેટલા વાના કાપડ બધા પહેરી ને બેઠા છે ને એમાં હાથ વણાટનું મશીન વણાટનું ખબર પડે ને ન પડે થાય હેન્ડલુમ જરા રફ જે ના હોય ત્યારે કાપડ વાળા બેઠા છે એ મારું બધું જ્ઞાન હો અનેક જાતનું કાપડ એની પાછી અનેક પ્રકારની ક્વોલિટી વલ્લભ ભાઈ પણ એમાં પોળા હોય છે એ કા કલ્યાણ ની બાબત જરૂર નહી એમાં નુકસાન ની નહિ ને કઈ કોઈ ને ખબર નથી ખબર નથી પણ એ નુકસાની નથી દેખાતી કારણ કે દેખાતી નથી કઈ માલ સ્વરૂપ સ્વભાવ ગુણ નિભૂતિ ઐશ્વર્ય અને પ્રતાપ છ પ્રકારે એ તપાસ હવે આ કાપડ જેવો કાપડ છ પ્રકારે તપાસ એક વસ્તુમાં તપાસણી દે એટલે છ પ્રકાર જોઈ એમાં અને પ્રતાપ જોઈ શકવાય છ થી તપાસવાનું હોય ભગવાન ભગવાન હવે બોલીએ પણ એનું સ્વરૂપ શું છે એ કોઈ જાણવા માંગીયે છે સ્વરૂપ રૂપ જુદો અને સ્વરૂપ જુદો રૂપ ને સ્વરૂપ એક નો હોય સ્વરૂપ જુદો સ્વરૂપ સ્વરૂપ અને રૂપ એમ ત્રણ પ્રકાર થયો છે એ અમારા ઘર વેપાર છે સ્વરૂપ સ્વરૂપ નહી સ્વરૂપ જેને આપણે ભગવાન કહીએ પોતાનું આપણે પેલું સમજવું જોઈએ ને આવડે શાક લેવા જાય કલકા લાંબા લાંબા પાતળા હોય ભીંડા ની સિંગ જેવાય પાતળા હોય ખરો પણ લેવા જાય ભીંડો અને ગલકુ બે ને ઓળખે કે ન ઓળખે બદલે લઈ ને આયુ હવે બદલે બે ના પોતાના રૂપ અલગ અલગ છે એમ ભગવાન જેને કહી કેવા છે એનું સ્વરૂપ કેવું છે આખી દુનિયા થી પડતું હોય તો ઓળખાય કોક નિયારે ભળી જતું હોય તો ન ઓળખાય તો બદલાનું આવી જાય નિયાર નિષ્કુળ આમ સ્વામી લખ્યું પરચો ઈ છે પરચા થી જો ભગવાન કેવાય એટલે ઈ પામર એટલે મનુષ્ય માં હલકા એને ખબર નથી કઈ પરચો પરચો ભગવાન સમજશે નહીં જો આપણી પાસે આવડે આવે ને તો અમે આ ઉદઘાટન કરવું છે વધારો કઈક શું કામ થાય બોલાવે એ હાચો ને પણ અમારા જેવા ને એમ દેખાય કે ખબર નથી આપણો ઉપયોગ પેટ ભરવા કરવો છે એથી બીજે આપડો ઉપયોગ તો લેવો નથી એટલે એને સ્વરૂપ ને ઓળખ્યું અસાધારણ કે જેનો અસાધારણ ઉપયોગ મળે જ છે એને માટે આનો ઉપયોગ લેવો સાધુ ના ન એમ નથી કેતો પણ જ્ઞાન થી નથી બોલાવતા સમજણું આમાં ઉપયોગ હોય ઘરમાં ચવેલી જેવા હોય અને કોઈ હીરા મોતી નર માં પીડ્યા હોય છોકરા બેઠા હોય એને કઈ બીક નહી એમાં કાગડો આવ્યો એટલે ગોળી જેવું મોટું નું કાગડા ઉડાડવા માંગડા ઉડાડવાય ને સાધુ સંતને કાગડા ઉડાડવા વિચાર કર ભગવાન નું સ્વરૂપ શું છે એનું પોતાનું સ્વરૂપ જે સ્વરૂપ એવું હોય કોઈ ની અરે મળી ન શકે એ રીતે તમારે એનું વર્ણન કરવું જોઈએ રસ્થોનું ચિદરૂપ રસ્થોનું સુક્ષ્મ ચિદરૂપ પછી ખિલામ્ઞાતા વ્યાપ્યા ખિલામ ભગવાન માં ન ઘટે કેવળ જીવ નું સ્વરૂપ જોઈ કે જે જીવ ને ઓળખાણ ને એ ઓળખાણ જો એના થઈ જતી હોય તો એ વર્ણન કહેવાય જીવ નું લક્ષણું અને ઈશ્વર નું હૃદય જીવ જીવંત્રમ ફલ પ્રદાનું સ્વરૂપ આ જીવ સ્વરૂપ હવે માયા નું ત્રિગુણાત્મા તમ કૃષ્ણ જીવ છે ચાહમ મમતા હેતુર માયાવ ગમ્યતા હંમેશા બોલો છો યાદ છે પણ બરાબર સમજી ગયા ને રોટલી ને પૂરી ઓળખતો હોય તો લાવે પછી પછી એની વિભૂતિ આવે પછી એનું ઐશ્વર્ય આવે એના પ્રતાપ આવે આ શ એક એક નો એની પૂરી ઓળખાણ જયારે થાય પછી છેતરાય નઈ છે આખું છેતરાય શું હમ બ્રહ્માહ્માસ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ બોલે ને એટલે ભગવાન થઈ ગયા એને ખબર જ ક્યાં એ હું તો બોલ્યા ખરે ભાઈ એટલા થી ભગવાન નું સ્વરૂપ આવી જાય તો એક શબ્દ એ ગોખણ ભટ્ટી છે ભગવાન નું સ્વરૂપ સ્વ એટલે પોતાનું જ રૂપ એ બીજા માં જાય જ નહીં ચાંદી હવે ચાંદી ને બદલે એને કોઈ કલય આપે એટલા કિંમત આપે સ્વરૂપો જીવ શું છે ઈશ્વર શું છે સ્વરૂપો અલગ અલગ છે એને જ્યાં સુધી ઓળખાતા નથી અને આપણે સમજવા ગઈ એટલે કર્યા વિના જીત્યો ને કારણ જાણતા નથી આમ વિરોધી શબ્દ તો આપડી પાસે છે ને ઓળખાય નો ત્યાં લઈ કેવી રીતે રોકી શકીએ વિદ્વાન હોય ને ભાષા મીઠી હોય ને ચપચપ કરતો બહુ બોલે ને આ સમાજ આખો એને વિદ્વાન કહે મહાપુરુષે બધા વિશેષણ તરફ મને લાગવા જરા કર્ણ પ્રિય જો આવ્યું એટલે બધા વિશેષણ અપાય છે ભગવાન જેવા કેવા હોય તે કહી દે હવે એ જ્ઞાન ખેતી થાય એ વસ્તુ ને ઓળખે કરી સ્વરૂપ અને પછી સ્વભાવ એનો સ્વભાવ શો હું જાડુ જાડુ બોલું છું હજી કારણ કે તમારા અભ્યાસ ને તમે કેવી રીતે સમજો ભગવાન નો સ્વભાવ શું દરેક વસ્તુ સ્વભાવ આ છે એના સ્વભાવ છે આ છે આમના આમના આમના બધા ના સ્વ માળા સ્વભાવ આમાં ઈચ્છવવાના હોય ભગવાન ના સ્વભાવ શું શું કહેવાય ભગવાન નો સ્વભાવ નથી કારણ કે આનું મનન ક્યાં કરીએ છીએ કોઈ દડો જેને માટે ઘર બાર છોડ્યા જેને મેળવવા એની ઓળખે આપડે પૂરી રાખતા નથી રહ્યો ભગવાન નું સ્વરૂપ છે ભગવાન નું સ્વરૂપ કીધું છે આ ભગવાન બોયલો ભગવાન હવે ચારે બાજુ પછી અનેક વિચારણી ભક્તિ ગઈ કોઈ જ્યાં વિના એ બાઈ ના દેખ્યા તો ભીમારી બની અરે મારે બધી તારી બી છે આ તો આ તો બઉ મગજમાં ઉતાર આ કઈ સાંપ્રદાયિક વાત નથી સ્વામી તટસ્થ વસ્તુ છે પણ તટસ્થ ને કોણ સમજવા બેઠો કોઈ સમજતો નથી જોશીભાઈ આ તટસ્થ છે બિલકુલ એકદમ સ્વભાવ પાણી નાખો તો ભલે દૂધ નાખો તો ભલે છાસ નાખો તો ભલે દારૂ નાખો તો ભલે ટેફાનો સ્વભાવ પલળવું ત્યાં પ્રજા છે ને હે જેનાથી પલાળવી હોય એનાથી પલવી ના હાલ નથી ને આમાંથી આમાંથી ભ્રમરૂપ થાય કે મનુષ્ય થાય એ કઈ ભણેલો ભ્રમરૂપ થાય એવું નહીં અભણ થઈ જાય પણ એ આદર જોયું ને આદર વિના તો શું એનીમેન્ટ જરાક આદર કરે તો હવે આપણે જ નહીં ચડી જાય અમને તો બહુ આવું દેખાય